માથીની લખેલી સુવાર્તા એનો પંદરમો અધ્યાય માથીની લખેલી સુવાર્તા એનો પંદરમો અધ્યાય તે પ્રસંગે યરૂષાલેમથી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ ઈસુની પાસે આવીને કહે છે કે તારા શિષ્યો વડીલોના સંપ્રદાયનું ઉલ્લંઘન કેમ કરે છે કેમ કે તેઓ હાથ ધોયા વગર રોટલી ખાય છે પણ તેણે તેઓનો ઉત્તર આપ્યો કે તમે તમારા સંપ્રદાયથી દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો કેમ કે દેવે કહ્યું છે કે તું તારા પિતાનું તથા તારી માનું સન્માન કર જે કોઈ પિતાની અથવા માની નિંદા કરે તે જાનથી માર્યો જાય પણ તમે કહો છો કે જે કોઈ પોતાના પિતાને કે માને કહેશે કે જે વડે મારાથી તેને લાભ થયો હોત તે દેવને અર્પિત છે તો તે ભલે પોતાના પિતાનું કે પોતાની માતાનું સન્માન ન કરે એમ તમે તમારા સંપ્રદાયથી દેવની આજ્ઞા રદ કરી છે ઓ ઢોંગીઓ યશાયાએ તમારા સંબંધી ઠીક જ કહ્યું છે કે આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે પણ તેઓના મન મારાથી વેગળા જ રહે છે અને તેઓ મારી ફોકટ ભક્તિ કરે છે કેમ કે પોતાના મત તરીકે તેઓ માણસોની આજ્ઞાઓ શીખવે છે પછી તેણે લોકોને પાસે બોલાવીને તેઓને કહું કે સાંભળો તથા સમજો મોંમાં જે જાય છે તે માણસને વટાડતું નથી પણ મોંમાંથી જે નીકળે છે તે જ માણસને વટાડે છે ત્યારે તેના શિષ્યોએ પાસે આવીને તેને કહ્યું કે આ વાત સાંભળીને ફરોશીઓએ ઠોકર ખાધી એ શું તું જાણે છે પણ તેણે ઉત્તર દીધો કે જે રોપા મારા આકાશમાંના પિતાએ રોપ્યા નથી તે દરેક ઉખેડી નંખાશે તેઓને રહેવા દો તેઓ આંધળા દોરનારા છે અને જો આંધળો આંધળાને દોરે તો બંને ખાડામાં પડશે ત્યારે પિત્તરે તેને ઉત્તર દીધો કે આ દ્રષ્ટાનો અર્થ અમને કહે અને તેણે કહ્યું કે શું હજી સુધી તમે પણ અણસમજુ છો શું તમે હજી નથી સમજતા કે જે કંઈ મોંમાં પેસે છે તે પેટમાં જાય છે ને સંદાસમાં નીકળી જાય છે પણ જે મોંમાંથી નીકળે છે તે હૃદયમાંથી આવે છે ને તેજ જ માણસને વટાડે છે કેમ કે ભૂંડી કલ્પનાઓ હત્યાઓ વ્યભિચારો જમો ચોરીઓ જૂઠી સાક્ષીઓ તથા નિંદાઓ હૃદયમાંથી નીકળે છે માણસને જે વટાડે છે તે એ જ છે પણ અણધોયે હાથે ખાવું એ માણસને વટાડતું નથી અને ઈસુ ત્યાંથી નીકળીને તુર તથા સિદોનની સીમમાં ગયો અને જુઓ એક કનાની સ્ત્રીએ તે સીમમાંથી આવીને બૂમ પાડીને તેને કહ્યું કે ઓ પ્રભુ દાઉદના દીકરા મારા પર દયા કર મારી દીકરી ભૂતથી બહુ પીડા પામે છે પણ તેણે તેને કરશો જવાબ આપ્યો નહીં અને તેના શિષ્યોએ આવીને તેને વિનંતી કરી કે તેને વિદાય કર કેમ કે તે આપણી પાછળ બૂમ પાળ્યા કરે છે પણ તેણે ઉત્તર દીધો કે ઈસરાયેલના ઘરના ખોવાયેલા ઘેટા સિવાય બીજા કોઈની પાસે હું મોકલાયેલો નથી પછી તેણે આવીને તેને પગે લાગીને કહ્યું કે ઓ પ્રભુ મને મદદ કર પણ તેણે ઉત્તર દીધો કે છોકરાની રોટલી લઈને કૂતરાને નાખવી વ્યાજબી નથી પણ તેણે કહ્યું કે ખરું પ્રભુ કેમ કે કુતરા તો પોતાના માલિકોના મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે ત્યારે ઈસુએ તેને ઉત્તર દીધો કે ઓ બાય તારો વિશ્વાસ મોટો છે જેવું તું ચાહે છે તેવું તને થાવ અને તે જ વખતે તેની દીકરી સાદી થઈ ત્યાર પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલિલના સમુદ્ર પાસે આવ્યો અને પહાડ પર ચડીને તે ત્યાં બેઠો અને પાંગડાઓને આંધળાઓને મૂંગાઓને ટૂંડાઓને તથા બીજા ઘણાઓને પોતાની સાથે લઈને ઘણા લોકો તેની પાસે આવ્યા અને ઈસુના પગ પાસે તેઓએ તેમને મૂક્યા ને તેણે તેઓને સાજા કર્યા અને જ્યારે લોકોએ જોયું કે મૂંગાઓ બોલતા થયા છે ટૂંડાઓ સાજા થયા છે પાંગડાઓ ચાલતા થયા છે અને આંધળાઓ દેખતા થયા છે ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા ને ઈસરાયલના દેવની તેઓએ સ્તુતિ કરી અને ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું કે આ લોકો પર મને દયા આવે છે કેમ કે આજ ત્રણ દિવસ થયા તેઓ મારી સાથે રહ્યા છે ને તેઓની પાસે કંઈ ખાવાનું નથી ને તેઓને ભૂખ્યા વિદાય કરવાને હું નથી ચાહતો રખીને વાતમાં તેઓ નિર્ગત થઈ જાય અને શિષ્યો તેને કહે છે કે આટલા બધા લોકો તૃપ્ત થાય તેટલી રોટી અમે રાનમાં ક્યાંથી લાવીએ ત્યારે ઈસુ તેઓને કહે છે કે તમારી પાસે કેટલી રોટલી છે અને તેઓએ કહ્યું કે સાત ને નાની માટલી થોડી એક છે ત્યારે તેણે લોકોને જમીન પર બેસવાની આજ્ઞા કરી અને તે સાત રોટલી માટલી લઈ તેણે સ્તુતિ કરીને ભાંગી ને પોતાના શિષ્યોને આપી ને શિષ્યોએ પછી લોકોને આપી અને બધા ખાઈને તૃપ્ત થયા પછી છાંદેલા કકડાઓની તેઓએ સાત ટોપલી ભરી અને જેઓએ ખાધું તેઓ સ્ત્રી છોકરા ઉપરાંત ચાર હજાર પુરૂષ હતા અને લોકોને વિદાય કર્યા પછી હોળીમાં બેસીને તે મકદાનની સીમમાં આવ્યો